તેલ તો એટલું જ કેટલીક મફરી પાસે અગત્ય વપરાય રાતે બે આવ બધા બધા ચા પી રહ્યા છે નાતો આ બધું મોક્ષે જવામાં કામ ના લાગે ને અરે મોક્ષ માં પણ હા મોક્ષ માં તું મદદ કરું એટલે મોક્ષ જવાનું થાય ઓ ફેર જારાન કાવલ તો સેકન્ડ ગ્રેડ માં આયુ કેવાય ને તો આવું કે કરી જો મને આવું કે રાગે પાગે નઈ ગાડી આલે એ સેકન્ડરી માં આયુ ને હા સેકન્ડરી કેવાય ના તો બધું સેકન્ડરી કેવાય ને સેકન્ડરી કેવાય ને અલે પાટ ને સેકન્ડરી માં આવ્યો તે આ કઈ સાત તખે છૂટવાય ન રે તું એ બુવા પડ છે આપા કરસી લેઈ ના છૂટે એવું નહી પણ આમાં પાછો અવરોધ થાય ને એમ કહો છો ને મોક્ષ માટે પણ અવરોધ થાય ને અવરોધ પણ આપડે એને પ્રકૃતિ રહીએ તો ને આપડે છૂટા રહીએ પ્રકૃતિ પ્રકૃતિ રામાયણ માંથી નથી હોતી તો આપડે અહિયાં થઈ ગયા પરિવર્તન થાય ત્યાં પરિવર્તન થતું નથી બધા પૂછે કે દાદા ના જ્ઞાન માં તમને શું લાભ થયો તો આખો જીવન પેલા કેવો પરિવર્તન મારો એક ભાઈ બે ભાઈ જેનું જોર હોય તો ગવડા હોય દાદા પ્રકૃતિ માં આગ આવ્યો છે તમારા તરણ માં જ મારું મરણ થાય એવું आप करें एक रूप तैयार करें ના લીધા છ વર્ષ થયા તારે જવા સે મેડ ખાધેલી એવું લાગે છે 1, 2, 84 चाल एक ના જ્ઞાન મળ્યા પછી પાંત્રત ઉડાડવા માટે જ્ઞાન ના હોય તો આપડે ગાવું જ હોય ડપોળ ડકો ને બીજા લોકો તો સમજ નહી બીજા જ આવે બીજા લોકો સમજે જાય આપડે કરીએ ડાયર થતા જાય નાનો ગયક ના કહેવાય છે બજ ના બજાવ જે બધે હોય થાય જો બરાબર ટીકા કોણ જાળો ન ટીકતા ના ટીકમે વાડાની આબ આમ ચાંદો નહી ઉડી કોઈ દે કે હી ઉા આવો ના ના પેલે ને પછી આપણા ભાવ માં થાય છે આ ભાવ માં એને અસર માલમ પડે ભાગ થાય આ ભો માં જાય આપડે છોકરા ચક્ર આનો અર્થ શું થયો આનો અર્થ એમ થયો કે દાદા પ્રતિક્રમણ કરવું પડે છે એવું ના થવું જોઈએ હા છેદાર છે માણસ મળવા ચક્રમ કરે ના ના ને ચક્રવિ જગત ચક્ર નથી કે પેલા દોસ્ત દેખાતા પોતાના દોસ્ત દેખાયા અને તે પતાર મન તો ખાતી અરે ખરે હેમત છે એ મોટા મોટું જ્ઞાન દબાઈ રાખ્યો બઉ માન છે મને કોઈ પણ માન સિન્સિયર બીજા જો કાચવા જતા હો નથી મારી જો સિન્સીયર મારી જો કૃપા ઉતરે ભગવાન ની તો ઉતરે ભગવાન ની કૃપા છે જુદા શું રાખવાની શિનસે એટલે જુદા દાદા એક વાત અભિપ્રાય જુદો નહી રાખવા પોતાની હસબેન્ડ બાય ને ભસમી ભૂત કેમ નાખવાની પોતાની હસબેન્ડ જુદો પાડે જુદા પાડે બાળમી ભૂત કે પછી તે જ જોઈએ છે સારું થયું તરત થયા ઊંડા ઉતર્યો શું હકીકત છે આ મારે છે ઊંડું ઉતરીએ તો ખબર પડે ને વૈજ્ઞાનિક કેમ છે ત્યાં પર ખબર પડે ને સોમપુરાની મદદ ના લેવી પડે પાછલા હું તો અભિપ્રાય આપીશ બીજું કઉિટી ને કમિટી ને અભિપ્રાય આપીશ કે બરોબર મને ઠીક લાગે છે કારણ કે બધા આર્કીક્ટો મન છે કે આપેલા કે આપણે તારીખ આરાકમમાં તારીખ 1 2 84 મહાત્મા બબઈ ગોખિલને ત્યાં બરોડા પાજે આપને આપને કેતે આપવાની આપવાની આપવાની જી એ બધી અનુભવવાની કે હા એવું હાલે માથે પેલું પેલું બધું સંતાન લાગતું ને આ તમારું પોતાના તમારો જ આત્મ જ અનુભવ પેલા બધા અનુભવ ચાર વેદ ની ઉપર ની વાતો તમામ શાસ્ત્ર ની ઉપર ની વાતો બુદ્ધિ ની વાતો પણ પૂછાય પ્રવેશ નહી સ્વામથી તે જગ્યા ની વાત પણ પૂછાય વાત એ કરી આપડે પછી આપડે છે આપડે ભાવ કરીએ છીએ પણ થાય છે ક્યાં કે ત્યાગ પગાર લો મકાન મરે નઈ ત્યાં જાય નથી આવ્યો કે દેહ નો સ્વચ્છ થતા દેહ નો ભાવ નહી બીજો પ્રશ્ન છે આત્માની ઉન્નતિ માં સહાયભૂત થઈ શકે એવા સરળ ભાઈ બતાવ કર્મો શ્રેષ્ઠ બનાવવા માટે જીવનમાં શું કરવું હમેશો ઉત્પન્ન થાય એના માટે શું કરવું પડે કેમ અંતર્ભુખી બન્યા दादा अत्यार अत्यारदियों स्ना नदीओ स्ना आज आ सागर मैं आगर डुबकी दई ने कर પ્રશ્નો આપડે તો જ્ઞાન પ્રાપ્ત થવાથી પહેલો પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને ચોથો વિરોધાભાસ છે કર્મો ને શ્રેષ્ઠ બનાવવાનો શ્રેષ્ઠ કરુભ છોડો ને અશુભ છોડ શુભ રે પકડે એવું સારા લોકો ને ગમે એવા કારણ બધી લોકોને ગમે આપણને પોતાને પણ શ્રેષ્ઠ લાગવા જોઈએ દાદા બધું સાથે જ કરવું પડે ને અંતરઋિ પણ બનવું બનવું છે સારા કર્મો પણ કરવા છે કરવો હોય તો તમારે બહિર મુખી રહેવું પડશે અંતર મુખી થવું હોય તો આ કલમ કાઢી નાખવી પડશે કરતા પણ કાઢી નાખવું પડશે લોકો કીર્તન ગાય લોકો માન આપે માન ને માન નું જે તમે નાખો રે ને કોણ નાખે છે કે જેને અપમાન ગમતું હોય તેની પુરાવો છો તકે અપમાન ગમે છે બે માંથી એક જ ગમે તમને શું લાગે મજા આવે ભટકવાનું ક્રાંતિ કરતા અંતર્મુખી થાય ને આત્મા ની ઉન્નતિ થાય ને અને ગ્રોજ માન માં જાય ને તેને પ્રશ્ન ઉભા રહે તો અરે એક જો ના કરવો હોય બે પી બી કરી લાકડા માં છૂટે છૂટે પ્રત દેખાય રૂપાલો પાછો રૂપાળો લાગે પણ વેરાક લાવવાની ગાં ગાવા આપન્નતિ કરવી હોય તો આપડે આગળ જ્ઞાન આપીએ છીએ ને તમે પચીસ એક ભેગા થઈ જ આવતો હું હવે બહાર ભાઈ ગયા પણ જાણી પુરુષ હોય પોતાના રોગ કેમ ના એ કરી શકે એમના નિમિત્તે બીજા ને મળી જાય નિ પોતાનું ના થતા હું બોલાવું છું અને આપડે તો ઘણા મરી ગયા મટી ગયા બધું બધું બહુ જ માલક નીચા નીચા પ્રકાર ના છે તો નીચા પ્રકાર ના લોકો કરતા ઉત્તમ છેલ્લી કક્ષા જ ના થાય મારી કક્ષા માન થયેલું જોઈ ને હાઈ લેવલ ના ना नटू भाई कहते तो पे जाएंकर ने जो जाए। रोग ना हो तो तीर्थंकर जाए के ગગડી કુદા કૂદ કરે ના કરે હા પણ દોર જ ખરા થઈ ગયો હતો ગગડી જુદી જુદો ને એ રીતે આયુષકર્મ દોર ખરાબ થઈ ગયો એને કઈ રોગ ની જરૂર નથી રોગ તો વેદ ના આપવા માટે વેદ ના આપવા માટે કર્મ ને ગોગવા અને કાળમાં કહ્યું ભગવાને કહ્યું કે પુણ્યશ્રિય રોગ થાય રોગ થાય છે રોગ ને લીધે અને રેગી હે તો બગમ મોસ એસા થે મત જન ગવ અ તો હુન એરે સાત્રા ગાય કે ચાલ જ ગયા એ કહીયું ના આપ મારા ભાઈ ક સક ક્રામીક ના કરતમ એ કસમ મે કહીયું મત ઠીક હો એ ઠીક હોતા હે ના રોજ એમ ના હોય આ દાદા જયારે વાત કરીને પ્રશ્ન થાય છે છોકરાગી આવે ખ્યાલ નથી છોકરાઓ હંમેશા દાદો ફરક ખોરાક નહીં હું તો રવાયા ચડી જાયક નું રેત આવે ને ખોરાક નું પરિણામ આવે નહી ના પરિણામ આવે એ પ્રમાણે મિત્ર કરી નાબા વિચાર તો કરો જ એક ના કરો જ વિદકા એ ના કરો જ એ ડરતો ખરાય ખરાય એક તો સમજાય કે ના જીડ ડરતો ખરાય દેલેમાં તે દેલર ડરખા અને મોટી ઉંદર ના પુષ્ટિ વિટામિન ખાય બે કલાક પેલા પૂરા રડે રડે તારી નો અવાજ રડતા એવું લાગે અને આમ તારે તો રડતા એવું લાગે ને રડે તારામાં એમ કહીએ કે આજે ચોક્કસ આ ડોસી મરવાની અને સવાર ઉઠીને જાણીએ કે ડોસી મરી ગઈ અને રડવાનું એને જુદું અને સવારના પર માં જોઈએ તો કોઈ મરી ગયું હોય તેનું રહસ્ય શું આ કૂતરો આ પ્રમાણે જે રડે છે એનું રહસ્ય શું હશે આપણા લોકો બતાવે છે ને જમણા જીવડું નથી નિયમ રાખે શું છે નિયમ રાખે બરાબર તો એ આ કુતરા ને એને ખ્યાલ ક્યાંથી આવે છે કે આજે કઈક આવો ભણવા નાગતી ઊંઘી એવું વાતાવરણ બાકી આ જમરો બમરો કોઈ આવતો નથી ને કોઈ જતો નથી કોઈ લેવા જરૂર નથી નિયમરાત બધું નથી બાપ આપે શું કઈ ચીજોરી નથી ભગવાન પણ ભગવાન પણ વિચાર આવે છે આપડે માધવ ના મંદિર માં જઈએ તો પ્રથમ કાટમાને જ મૂકવામાં આવે છે બીજું કોઈ ચીજ નહીં એને કાટમાને જ કેમ ત્યાં પ્રથમ મૂક્યો મહાદેવ ના આપણે જઈએ છીએ તો પેલા શરૂઆતમાં ત્યાં કાચવા ને કેમ મૂકેલો છે કાચવા ને ત્યાં આગળ મંદિર માં મહાદેવ ના મંદિર માં જઈએ છીએ તો ત્યાં શરૂઆતમાં કાચવા ને કેમ મૂકેલો હોય છે કઈ સૂચક છે એનું મહાદેવ મહાદેવ ના મંદિર ચોવીસ કિશન કરો ની તેમાં એ પ્રતિમાના જે લાંછન જે હોય છે તે લાંછન શા માટે કે છે વૈજ્ઞાનિકા વિજ્ઞાનિકા કે મને કઈ ખબર પાછું અને હું ઊતરું હાથમાં શ્રણ મેળવ્યો આપડે છીએ મૂર્તિ આ ભગવાન ની ભગવાન પણ જેટલી આપડી ચર્ચા એટલો લાભ થાય મૂર્તિ છે એટલો લાભ થાય સજા બે હાડવાની ના બે પાછું કાર પામે એટલે કઈ કઈ હા લોકો ગપવા નથી માર્યા જે કરનારા કઈ ગયા ને તે રવા નહીં માર્યા આ તો આ કપી ગયા કરનારા ખંભાત માં એક વખત એવો બનાવ બનેલો ત્યાં આગળ જુના વખત વીસેક વર્ષ ઉપર તો આ કૃષ્ણ ભગવાન ને ત્યાં આગળ જૈનો ની અંદર એવું કહેવામાં આવેલું કૃષ્ણ ભગવાન ની વાત ભગવાન ની મારા માં પેલા જઈને બરોબર છે હા કૃષ્ણ ભગવાન કૃષ્ણ બઉ મોટા ગુનેગાર કેબ્લિક માર ખાધો તે આવું અમે લોકો માર મારતા વધારે દુઃખ થાય અને કૃષ્ણ ભગવાન એક બાજુ મહાદેવ ગોડ મારી દજા એ જુએ છે કોણ તીર્થંકર કામ ભગવાન એની દશા ગમે ત્યાં ગયા ભાઈ એની દશા જોવાની જરૂર શું છે આવું બોલવું ભગવાન કયા જોયા જોઈ છોકરા ભગવત ગીતા જેવું પુસ્તક આપ્યું આજે આખા ઇન્ડિયા માં બધી નકલો થકી નકલો આવી અને અનાશક્તિ તું કે તારે ઘર તો આમ કરો સત્ય બોલો આમ બોલો કરો એવું કે કરો ફો કરો ચોરી કરશો ને બધા કાગળ રોડ કરે બધા આમ કરો ને કેવી રીતે થાય એવું એક લાઈન દેખાય ને એનો ધન કેવાય આપડે ભોગવે ખાઈ પણ એવું પછી રવિવાર લાગ્યું કે ના આપણે જે કીધું એ જરા બહુ મહત્વની વાત લાગી કે આ બધું જે કરવાનું તે કેવી રીતે કરવાનું તે તું બતાવ આ થાય એવું વાક્ય એક જ વાક્ય બને બને આ ઘેર કરે લગડ કંકા લોકો લોકો વખત બરા પણ પેલો વખત જતો હોય બધા વાતો કરે છે સત્સંગ ની બધી વાતો કરે એક પાછળ કર્યો એને દેખાડે પાંચ પાછલા કરે એટલે દેખાડે પાંચ પછી અહંકાર કરે હોય એને બોલી બોલ ના નીકળે ઓકે બરાબર હોય કે શું બધું